અકબર ને દયા આવી કે આ બિચારાને કઈ ઉર્ધવાનું નથી કઈ ઝૂપડી નથી ને બઉ દુઃખી છે એટલે અકબરે બિરબલ ને કીધું કે આ સાધુ ને આ ફકીર ને થોડા સોના દે દો થોડું સોનું આપી દો એમ કહ્યું એટલે ઈરાદો એવો કે સોનું આપો એટલે ઝુંપડું બાંધો તો સરખી રીતે રહે આઠ દિવસ પછી અકબર ને એમ થયું કે આપણે જરાક ચક્કર મારીએ માણસ હવે તો પ્રસન્ન છે ને કારણ કે સોનું આપ્યું એટલે તો એને બધી વ્યવસ્થા કરી લીધી હશે આઠ દિવસ પછી બિરબલ ને બંને નીકળ્યા તો પેલો માણસ રોતો હતો એમ બેઠેલો અકબર ને નવાય લાગે કે આપણે સોનું આપ્યું કેમ વિશ્રામ નથી કરતો શું છે કેમ એટલે પેલા ફકીરે કહ્યું કે આપ આગે જરા એક મિનિટ સુનતે જાઓ જે સોનું આપ્યું હતું ને પાછું આપતા બોલ્યો કે તુરા સોના લે જાઓ મેરા સોના વાપસ દે કારણ કે તારું સોનું આવ્યું ત્યારથી મારું સુવાનું ખુલાસ થઈ ગયું સુવર્ણ એક રૂપ ભોગ જે મને તમને અશાંત બનાવે બે બનાવે આપણા માહિલાને ઢાંકી દઈ સોના દ્વારા અને બહાર ન નીકળવા દે એવું ભોગ એ તો કોઈ કોઈ વિભીષણ કુદીને બહાર નીકળી ગયો બાકી સોના દ્વારા સોનાના ઢાંકણ દ્વારા ઉપનિષદો કહે છે જાનકીનો અત્યારે જે દેહ છે એ માયા વિશે મૂળ જાનકી નથી તુમ પાવક મહ કરબલગી કરો નિર अरण्य कांड युक्ति बनाजना बनाई जानकी जी अबनी मा समाया अग्नि जानकी जी मतबिंबित रूप रण अपरण करूप आज ये सोनू देह लगे कोई खबर नहीं पड़तीवर्ण मयावी सुवर्ण बिलकुल भ्रांत बिल्कुल, बिल्कुल पड़छाया રાવણે માન્યું અપહરણ કરી જાઉં પણ એને કઈ ન મળ્યું કારણ કે માયા વિ સોનું છે શ્રી હનુમાનજી મહારાજ નો સોનાનો દેવ એ વૈરાગ્યનું સોનું છે વૈરાગ્ય પણ મૂડી છે બાપ વૈરાગ્ય જેવી સંપદા જગતમાં બીજી કે એક મોટા મોટી મૂડી છે વૈરાગ્ય અદ્ભુત સોનું છે વૈરાગ્ય હેમ શૈલાભ દેહમ એક દો મિનિટ હરિ નામ કાકીન કરે રઘુનંદન જય શિયા રામ હરે રઘુનંદન राम हरिओ भाव से कुछ क्षणों के लिए रघु नंदन जय श राम हरे रघुनंदन જય શિયા રામ હરે રઘુનંદ જય શિયા રામ હરે રઘુનંદ જય સ્યા चार मा कनक पंकज की कली, श्री हनुमान जी है हम, मुद्रिका मणि जड़ित स्वर्ण भूमि में आ घटना घटी रही छे। ए लंका स्वयं आखी सोना પરંતુ ચારે સોનાના વિભાગો લંકાનું સોનું ભોગરૂપ સોનું જાનકી સોનું એ માયાવી પ્રતિબિંબિત એક ભ્રામક સોનું શ્રી હનુમાનજી મહારાજ સુવર્ણ દેહ છે કે વૈરાગ્ય છે વ્યાસ દાદી કો વૈરાગ્ય રૂપી સંપદા એના જેવું બીજુ સોનું કહ્યુંગ્ય નું સોનું એ સાક્ષાત શ્રી હનુમાનજી છે અને મુદ્રિકાનું સોનું એ રામ નામ જે સો ટચ નું સોનું હરિનામ હરિભજન સો ટચનું બિલ મામીજી કહે હરિન સો ટચ નું સોનું એ ભજન તો ચાર પ્રકારના સોના વૈરાગ્ય પણ દીપ છે રામ નામ દ્વારા પરિણામે અને સંતાપ થયો છે સોનું ખરાબ વસ્તુ નથી પણ રામ નામ ન ભૂલાય તો હરિનામ ચુકાય તો અત્યારે તો આપણે હરિનામને જ સોના નું સાધન બનાવી દીધું હરિનામ સ્થિતિ થઈ ગઈ ઈ સોનું મળે ખરું પણ એ કાં તો લંકા વાળું સોનું મળે અને કાં તો ભ્રામક સોનું મળે એનું વૈરાગ્યવાન સોનું મળે આથી આથી આખી પરિસ્થિતિ આવી ગઈ સોના માટે બધું ભજન સોના માટે ન હોય સાધના સોના માટે ન હોય ધર્મ કર્મ સોના માટે ન હોય પણ ધર્મ કર્મ સો માટે હોય આપણે સુઈ ન જઈએ એટલા માટે જે સોડાવી ન દે જે ઊંધાળી નથી હજુ હું જોયા કરું બધાની પાછળ આવી જાય ઝાંખો પડે હરિનામ ને હું ને તમે આ રીતે લઈશું તો વૈરાગ્ય વધશે વૈરાગ્ય चरितार्थ चरितार्थे मुद्रिका प्रकरण में अर्थों साम तू पोना लंका सोना सोना सोनाद्रिका हूँ ज लो त હા ભોગ નો નાશ કર્યો અને જાનકી પડછાયો માત્ર સોનું અને પરિણામ એ આવ્યું ભ્રામકતા જયારે ભ્રમણા જયારે માયાવીપણું જયારે આપણા ત્યારે પછી આમ હરિસ્મરણ રે ખરું પાછું ભૂલાઈ જાય આમ પછી સંતાપ થાય પછી મને કોઈ આમ કરશે પછી આમ કરશે પછી આમ થશે સોનું પ્રલોભન થાય તોય દુર પ્રલોભન ન થાય તો પણ જો અનુસંધાન તૂટ્યા કરે સોનાને કારણે તો સોનું ભયભીત પણ કર્યા કરે સોના નો રાજા રાવણ જાનકીને થોડું ભયભીત કરી ગયો સીતાજીને જરા ચિંતિત કરી ગયો રાવણ આગમન પછી જાનકીનું અનુસંધાન તૂટ્યું ચરણમાં દ્રષ્ટિ છે મનરામમાં છે પરંતુ હરિસ્મરણ છૂટી ગયું અને બળવાના વિચારો કરવા લાગ્યા આ અર્થો બધા સંતોએ સ્વીકાર્યા છે एम वैराग्य नु सोनू हरिनाम नु सोनू एक नवी हिम्मत परे रहे एक एक परेरे भूमिका बनाए समाधौ विघ्न आया अनुसंधान राहित्यम आलस्यम भोजना લય સ્તપો રસાસ્વાદસ્ૂન્યતા એ વિઘ્ન એ વિઘ્ન ત્યાજ્ય જગદુરુશંકરાચાર્ય અપરોક્ષા અનુભૂતિ આવી ભ્રામક વસ્તુ આપણા જીવનમાં સ્થાન લેજે ત્યારે વ્યક્તિનું હરિસ્મરણનું અનુસંધાન છૂટી જાય શંકરાચાર ભગવાન શંકરા જાનતી તો સમાધિ ભાવમાં બેઠા થાય રઘુપતિ छताई अनुसंधान चार्य महाराज कहे जे स्थिति जो अनुसंधान तूटे तेरे साधकों कोईप रीते ब्रह्मविद लोग शनि शनि धीरे धीरे निकल हनुमान जी आ बदा विघ्नो बाहर करने पधार સાધના માર્ગ કરવાની ભગવાન શંકરાચાર્ય નો બહુ જ મહત્વ નો ગ્રંથ વિવેક ચુડામણી એક એક ગ્રંથની મહિમા છે પરંતુ અપરોક્ષાનુભૂતિ અને એના પછી એક જબરદસ્ત વિચારો નો ધોધ આ જગતને આપ્યો હોય તો ભગવાન શંકરાચાર્ય પાંચ હજાર વર્ષ પછી છેલ્લે બાર બારસો વર્ષ થયા આવા વિચારોનું પ્રદાન દુશ્મનોને પણ હા પાડવી પડે બાપ શિશુ પાનારા નીકળ્યા હતા શંકરાચાર્ય પણ અવતાર સાચો છે આ બત્રીસ વર્ષનો છોકરો ડીઘવી જઈ કરે આમ સાથે રહેનારા વાહવા કરનારા અંદરથી હળપતા હતા આ વળી હા પણ વિચારો નો જે પ્રપાપ આવ્યો છે અદભુત ની અસર છે શંકરાચાર્ય અને હોય જ એવા વિચારો શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાધરાયણ સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતો આ શંકરાચાર્ય વધારે યાદ આવે કારણ કે સન્યાસી નું શ્રાદ્ધ છે રંગભાદર આજ સુધીમાં દુનિયામાં એક દાખલો નહીં કે શ્રાદ્ધ કોઈ હંસ ને નખાણવું નહીતર હંસ બહુ સારું જીવ છે ક્ષીર નીરને જુદા કરી નાખે પણ શ્રાદ્ધ હંમેશા કાગડાને જાગડો બીજો કોઈ નહીં અમારો કાગ ભૂજન હં જુદું કરે એ ખાય નહીં ચાજ મારીને દૂધ આ પાણી વાળા ખીર કરી છે કે એની કરી છે જુદું પાડી દે એને ખીર શું લેવા દેવા એ તો કાગડો જ ખીર મહિમા જાણી શકે તેથી કાગડા ને ખીર નાખે નહીં તે દૂધ પાણી જુદું કરવાની એની ટેવ છે શંકરાચાર્ય મહારાજ ની યાદ સ્વાભાવિક આવે આજે પણ જો વિકટ હવે તો ખબર નહી રસ્તો થઈ ગયો કેમ પણ આજે જો આટલું વિકટ હોય તો બારસો વર્ષ પહેલા કેદારમાં શું સ્થિતિ હશે અને બારસો વર્ષ પહેલા એક બત્રીસ વર્ષ નો સંન્યાસી કેદાર જઈ અને ત્યાંથી તિરોહિત થઈ જાય પછી એના વાવડ ન મળે એના ખબર ન મળે શું વૈરાગ્ય હશે શું ત્યાગ હશે એ શંકરાચાર્ય મહારાજ અદભુત વિચારો નો પેલો એણે પેલો કર્યો છે અદભુત કર્યો છે ભગવાન કૃષ્ણ પછી વિચારો નું આટલું પ્રદાન શંકરાચાર્ય મહારાજ અને પછી મારે વ્યક્તિગત કેવું હોય તો કહી શકું પછી બારસો વર્ષ પહેલા શંકરાચાર્ય વિચારોનો એ હું આ ગાઉ છું એટલે નથી કેતો તમારી આરણ ઉપર કસી લોત મહાપુરુષ ને પૂછી નિર્ણય કરો જે માનસે વિચારવા સમાધિની સ્થિતિમાં એ જે કઈ સ્થિતિ ગણો સૌ સૌની એમાં જે કોઈ જશે એને પરાણે આવા વિઘ્નો આવશે પરાણે બલાટ તમે ન ઈચ્છો તો પણ ખૂબ જ આરેક થી આવા વિઘ્નો આવશે પછી કોઈ પૂછવું હશે કે જગદગુરુ બતાવો વિઘ્નો તમારું અનુસંધાન ભતા હોય હરીને યાદ કઈ બીજું આવું અનુસંધાન તૂટી જશે માળા ફેરો ચાવી અને મારે લો ક્યાંક આપણી બધાની દશા છે અનુસંધાન માળા ફેરવે છે જપ કરે છે એકસો સોળ કારણ કે વાલ્મીકી ભગવાન ના આમ તો રામ અનંત અનંત ગુણ રામ અમિત એની કથા અનંત એના ગુણ અનંત પરંતુ જાનકી જે માળા ફેરવતા એ વાલ્મિકી ના આધારે એકસો મણકાની મારા મારા રઘુનાથજીના એકસો ને લક્ષણો એને યાદ કરે છે એકસો આઠ રઘુવીર ના પોતાના ગુણ ચાર ગુણ મહારાજ દશરથજી રઘુપતિ છે રઘુવંશ નું દર્શન કરતા ઠીંગણો માણસ જેમ કુદકો મારી લાંબાની કેરી નો પકડે એમ હું ઠીંગણો લાગુ છું રઘુકુલને આંબા માટે આમ કવિ કુલ ગુરુ કેવું પડ્યું એકસો મણકાની માળા એમાં એકસો આઠ રઘુબીર ના ગુણ ચાર મહારાજ દશરથજી ના ગુણ અને ચાર મૂળ પુરુષ રઘુ ના ગુણ આમ એકસો સોળ મણકાની માળા જાનકી હૃદય શ્રેણી એટલે ક્રમમાં ક્રમશઃ શ્રેણીબદ્ધ સતાર ક્રમબદ્ધ જે માળા ક્રમબદ્ધ ચાલુ કૃષ તન જટા કૃષ તન શ્રી જટાપુ અનુસંધાન્ય અનુસંધાન તૂટી ગયું રામ ના ગુણ ગાતા તા એમ આકાશ ના સિતારો ને અગ્નિ માની પુકારવામાં આવ્યા એકાદ તો નીચે પડો મને સળગાવી અશોક વૃક્ષના નવા નવા કોમળ કોમળ જે કૂપો નીકળી હતી એને કહેવા મળ્યું તૂટે છે ત્યારે જીવ બળવાના વિચારો કરે છે સરગવાની વાતો થાય બાકી આ દેહ કાલિદાસે પણ કહ્યું ધર્મ સાધન છે આ કાલિદાસ સૂત્ર છે મનુષ્ય દેહ એ ધર્મ કરવા માટેનું સાધન એને બાળી દેવા જેવું નથી એને હરિના સ્મરણમાં ભેળવવા જેવું છે મેળવવા જોઈએ પણ જાનકી જે અનુસંધાન ચૂકી ગયા માળા ફરતી હતી એમાં વિઘ્ન આવ્યું શંકરાચાર્ય મહારાજ એને પહેલું વિઘ્ન અનુસંધાન્ય અનુસંધાન રહીત બની જાય આલસ્ય બીજું વિઘ્ન બતાવ્યું છે આળસ આવી જાય કાલે રામાયણ નો પાઠ કરું છું કાલે ડબલ કરી નાખીશું કાલે ગીતા વાંચીશું મારી એક વાત હંમેશા રહી છે કે તમે કોઈ પણ નિયમ લો ને તો ભલે નાનો નિયમ લો ભગવાન કઈ એવું નથી બહુ મોટા મોટા નિયમ લો એ બહુ ઉદાર છે એ બહુ નાના માં રાજી થઈ જાય પણ જે નિયમ લો એને નિભાવો ઘણા લોકો આખું સુંદર રોજ કરતા હોય તે સારી વસ્તુ છે બહુ ઉત્તમ છે ભાઈ પણ પછી આખું સુંદરકાંડ રોજ કરો પછી ક્યારેક ન થાય પછી આવે એવું થતું હોય તો થોડુંક ઓછો કરવું કઈ ભગવાન કઈ એવું ક્રિપણ નથી કે તું આટલું રાજીતા નહીં તો બઉ સીધો સાધો છે બઉ સરળ છે ખાતું આ માણસ જ જટિલ છે હરી તો બહુ સરળ છે જ સુ એમાં તુલસી નો લાંબ ઓહોદાર જગ એની સાથે ભજન ને શું સંબંધ છે માણસ ભજન શરૂ કરે ને બગા સા ખબર નહીં એક સંધાન છે આ ખોજવા જેવું છે શરીર શાસ્ત્રીઓ માટે છોડી દઉં છું આ વિશે કે એની તપાસ કર વાત શું છે ભાઈ હજી તો શરૂ કરો ને બગાસ આવે આળસ આવે તો સારું છે કથામાં નથી હું જાગૃતિ રહે છે નહીતર કથામાં એવું થતું કથામાં તો હંમેશા કીધા કરું કથામાં તમને ઊંઘ આવે તોય વાંધો ન એ પણ મારી સફળતા ગણાય ને કે તમને ગોળીઓ નથી સોડાવતી સોડાવી શકતી હું તમને બપોરે સોવડાવી દઉં આ કઈ જેવી તેવી વાત ઘર બપોરે સુઈ જાય માણસ પણ નથી કથામાં લોકો નહીં આવતી એક સારું છે પ્રમાણમાં એક બહુ સારી નિશાન છતાંય કોઈને આવી જાય તો એ કઈક પેલું ના ગણાય હરિનામ ની સાથે કઈક વિશ્રામ એવો સંબંધ છે કે પ્રભુ નું નામ લઈએ આળસ આવે એવો નિયમ ન લેવો ચોમાસું છે મરચાના ભજીયા થોડા કરાવી ખાઈ લે આ ભોગ લાલસ હું સ્વાભાવિક હંમેશા ભજીયા ની જ વાત કરી તો છે જેવી રૂચિ બીજી વાત આવું આવું બનતું હોય છે એટલે કઉ તમને કઈ ઉપદેશ નથી આવું બને છે માળા કરતા હોય વર્ષાઋતુ છે ભોગલાલ આ બધા જ વિઘ્નો છે બલાક આવે છે મને તમને પછાડી દે છે ઝપટમાં લઈ લે છે विखनो करें। समाध हो विखना बलाथ। बलाथ तो एक तो कब आयांति एक अनुसंधान विघ्नो कब्जो कर इच्छा जगे आ खाई लीए आम करब करता इच्छा थे टेलिफोन कर એવી ઈચ્છા ચોથું વિઘ્ન કરવું સ્મરણ કરવું એક પ્રકારનું ચિંતન સ્મૃતિનું આવતન એ ચિંતન ધારા છે એમાં લય લયતા આવી જવી એમાં થોડુંક ચૂકી જવું ચિંતન અટકી જવું એને શંકરાચાર્ય મહારાજ લય કહે છે ભગવાનની ગુણ શ્રેણીનું ચિંતન હતું એક એક ગુણ ને જાનકી યાદ કરતા હતા આદિ પુરુષ રઘુથી ગુણોને યાદ કરતા હતા લઈ આવી ગયું લઈ ગયું પછીનો શબ્દ છે તમ તમ એટલે નિદ્રા ઊંઘ આવી જવી નિદ્રા આવી જવી આળસ એ નિદ્રાનો પ્રારંભ છે શરીર તૂટવા માંડે બગાસ આવે પણ તમનો અર્થ અહીં શંકરાચાર્ય ના ભાષ્યકારો એવું કર્યો છે કે નિદ્રિક્ષેપો વિક્ષેપ થવો આપણે ભજન કરતા હોય સ્મરણ કરતા હોય ને કઈક છોકરાએ પછાય સ્મરણ કરતા હોય ને ઘરમાંથી મુખ્ય વ્યક્તિ ખીજાણા ભજન કરતા હોય પાઠ કરતા હોય ને બાપા એ ખીચ કરી કે રામાયણ લઈને શું બેઠા છો આવી રીતના જે વિક્ષેપો આવે અથવા તો પછી અંદરના કોઈ વિક્ષેપો આવે જે કે અંતરબાહી એને પણ એક બલા વિઘ્ન ગણ્યું છે અપરોક્ષાનુભૂતિમાં વિક્ષેપો રસા સ્વાદ સ્વાદ લેવાની ઈચ્છા હવે રસા સ્વાદ એટલે પેલું જે ભજીયા બનાવી નાખે ઈ નહી રસાવાદ નો અહીંયા અર્થ છે બહુ જ સૂક્ષ્મ અર્થ ભાષ્યકારો રીતે આ અપરોક્ષાનુભૂતિ ઉપર ઘણા ભાષ્યો લખાયા ઘણા ભાષ્યો સ્વયં શંકરાચાર્ય ભગવાન પણ એના ઉપર કારિકા પોતાના શબ્દો ઉપર પોતાની કારિકા છે આદિ જગદગુરુ રસાસ્વાદન ની વાત કરી છે કે તમે ભજન કરતા હો અને તમને શાંતિ મળવા માંડે અને તમે એમ વિચારો ઓહો ભજનમાં ખૂબ શાંતિ મળી તો એ શાંતિ સ્વાદ તમે લેવા માંડ્યા એ પણ વિઘ્ન ગણવા ભજન કરો એ જ ફળ છે એનું મળી બીજું ફળ શું શાંતિ મળે અને શાંતિનો અનુભવ કરવા જોઈએ અમારે તો આવા સમર્થ ગુરુ એની કૃપાથી જ બધું થઈ જાય આ રસાવાદ છે સમર્થ ગુરુ હોય એનો અર્થ એમ નથી કે તમે ભજન ન કરો પછી એટલા અહોભાવમાં રહી જાઓ તો એ વિઘ્ન છે અમે તો કાયમ કાશીમાં વાસ કરીએ બસ અમે તો વૃંદાવન ધામમાં વાસ કરીએ અમે તો અયોધ્યામાં વાસ કરીએ અને એનું જે ગૌરવરૂપી જે રસ આવવા માંડે એ પણ સાધનાનું વિઘ્ન છે ધામમાં વાસ કરો તો ધામના પ્રતાપે વધારે ભજવો અટકી ન જાઓ અમારા ઈષ્ટ તો આવા અમારા તો આરાધ્ય આવા આવા જે અનેક પ્રકારના જે રસો આવે છે એને પણ વેદાંતમાં વિઘ્ન ગણું છે અપરોક્ષાનુભૂતિ તો વેદાંત ગ્રંથ ગણાય ને એટલે એમાં એ વિઘ્ન ધ્યાન જેવું થવા માંડ્યું છે બે ત્રણ રંગ દેખાવા માંડ્યા ઘણા નથી કે આપણે કઈ ધ્યાનમાં કઈ સુ પડે નહીં એટલે કઈ એમાં આપણે કઈ કહી શકીએ ઘણા મારી પાસે આવે આવું બને જણાય બાપુ લીલો રંગ દેખાય છે મેં કીધું બહુ સારું ભાઈ હવે પીળો દેખાય આવશે ધીરે ધીરે હકીકતમાં આપણી પ્રારંભિક એ છે બધું એ વિજ્ઞાન છે આખું જરૂરી એ તો મોટું વિજ્ઞાન છે જેને એવા અનુભવ થાય એ બધા તો બહુ ભાગ્યશાળી પણ એમાં ઘણી વખત શૂન્યતા ભ્રમ છે માણસને એમ લાગે કે સમાધિ તરફ જઈ રહ્યો છું પણ હકીકતમાં એ શૂન્યતા હોય છે એમાં કોઈ બીજો અનુભવ નથી આવા અનેક અનુભવો આવા અનેક વિઘ્નોને ભગવાન શંકરાચાર્ય બલાક વિઘ્નો ગણ્યા છે જાનકી જેનું અનુસંધાન રાહિત આવ્યું છે આ વિઘ્ન પહેલું જ વિઘ્ન ત્યાં એટલે હનુમાનજી મહારાજ ને ફરજ પડી નહીં રામ ભક્ત જ્યાં ત્યાં કહેતો ન ફરે કે હું રામ ભગત હું રામ ભગત દુનિયા એને કહે ભગત પણ પોતે કોઈ ન અને એમાં હનુમાનજી જેવો વ્યક્તિત્વ એમ કહે હું રામ ભગત હું આ લઈ આવ્યો હું આ કરું પણ એને લાગ્યું કે અત્યારે માને સાવધાન કરવા માટે આ વચનો હવે જરૂરી છે આવશ્યક મારી માતા આટલું બધું ચૂકી ગઈ એટલે તો બળવાના વિચારો કરે જે લંકાના તને થી વિચાર આવે છે જે લંકા પતિ ની ધમકીને લીધે તને બળવાના વિચારો આવ્યો એ લંકા હાજરીમાં સળગાવી નાખો લંકા અના જેમ ભળકા બળતા હોય અને રાવણ એની અટારી જોતો રહી જાય કે આખો લંકા બળે છે પણ માં તું જે ચૂકી છો એ અનુસંધાન પાછું કેળવી લે એટલે હનુમાનજી વિચાર કરી એટલે મુદ્રિકા અને જાનકીએ તો એમ જ માન્યું કે અંગાર જ છે જેનું અશોક અંગાર માતાજીએ તો એમ જ માન્યું પણ એને ત્યારે આશ્ચર્ય થયું કારણ કે અંગાર માની લીધું અને દર મહિનો લાગ્યો તણખો અંગારો હાથમાં લીધું તો ગરમી જ લાગે ફુલ્લો પડે તરત જ મૂકી દેવાય પણ અંગૂઠી હાથમાં લીધી અને ગરમી લાગવાને બદલે ઠંડક લાગે એટલે વિચાર થયો કે આ શું છે તબેખી મુદ્રિકા મંગ રામ નામ અંકિત ઠંડુ લાગે સ્વભાવને અમુક હું તો માનતી હતી જે મુદ્રિકા એ કોહબરની જનકપુરમાં મારા ચિતને ચોરી લીધું તું એ ચોર પાછો મારી પાસે આવ્યું ગઈકાલે એટલે નિવેદન કર્યું મુદ્રિકા ચોર છે હનુમાનજીની સાથે રઘુનાથજી ચોરને મોકલ્યો ચોર ની નગરીમાં ચોર જ કામ કરી શકશે આપણે સમજીએ તો બહુ જ ઉપદેશાત્મક છે ચોર ચોર આમ કરાય નઈ ચોરી પાછું કોઈ ખોટો અર્થ ન કરે કે છઠ્ઠા દિવસની કથામાં આવી છે ઉપદેશાત્મક સંતોને તો દરેક વસ્તુ ઉપદેશ લાગે દ્રષ્ટિ જગત શંકરાચાર્ય ઉદાર દ્રષ્ટિ આ છે ના સાગ્ર કેવલ નાકની દાંડી ઉપર આંખ્યું રાખવી એ દ્રષ્ટિ નહી શંકરાચાર્ય કહે જે આવી રીતે હરેક વસ્તુમાં ઉપદેશ ભેરો છે જીયા માં જીવણી વસ્તુમાં કઈક ને કઈક ચોરી ચોરી કરાય ને ધ્યાન ખોટો કરો કોઈ બાજુ ગુજરાત બહુ મોટું પાપ છે મહાપાપમાં ગણતરી છે અભય સ્વદેશી સ્વાદ ત્યાગમે સર્વધર્મ સર અભિયાત સામ નમ્રપણે આચરવા નમ્રપણે આચરવા અત્યારે બસ બોલી જવાનું ભાઈ કાલકુક ચીઠી લખે તે હોય એટલું ધ્યાન રાખવું બોલો તો બધા એકનાથજી ના જેટલા ભક્તો હતા એક મંદિરમાં એને આરતી ની ઘંટડીઓ લેવાની દીધી બધા જ મંદિરો આરતી વગરના ઘંટડી વગર થઈ ગયા છે શંકર ની એકે દીધી નથી નાગ ઉપાડી ગયો છે નાગ શંકર તમે સાથે એકનાથજી એ કીધું સમ સર્વે નહીં માણસને પ્રોત્સાહન અપાય નહીં આખી યાત્રા બગાડશે આને ચોરવાનો બાપજી કીધું હું કેમ ના પાડી શકું તમે મારી પાસે લઈ આવો ને આપણે પાંચ જણાની હાજરીમાં ચોખવટ કરીએ પેલા બોલાયું કે ભાઈ તને યાત્રા કરવાની કેમ ઈચ્છા થઈ બાપજી જીવ છો મને લઈ જાઓ તમે તમે તો સંત છો તમારે બધા સરખા સુગંધ કરવાની સારા સારા ને લઈ જાવ એમાં શું અમને લઈ જાઓ તો સાચા આવા દાખલા ગુગળના અગરબત્તીઓના દાખલા એકનાથજી ને કે દાખલા આવડે છે આ માણસ છે વિચારક કીધું ભાઈ તને લઈ જઈએ પણ ગામ વિરોધ કરે ત્યાં તો બધા ભૂલી પડ્યા વિરોધ કરવાનો જ ને એ વળી તું તું તારી રેતા શું હેરાન કરવા જવા દે એ નહી બાપજી એ તો બધા મારા વિરુદ્ધમાં છે તમે તો સંત છો તમારે તો બધા સરખા તમે લઈ જાઓ હવે ગામને ખબર હતી કે આ સંત નો લઈ જશે એટલે ગામ લોકો કીધું બાપજી તમારે લેવો હોય તો લો પણ એક એને એને પાણી મુકાવ ચોરી નહી કરે ચોરી કરે તો પ્રતિજ્ઞા કરી એકનાથજી કીધું ગત કોઈ ચિંતા નહીં જાત્રા નીકળી પહેલી રાત્રિ જ્યાં મુકામ હતો અને બીજે દિવસે સવારે જ્યાં બધા જાગ્યા તો કોકનું ધોત્યું નહી કોઈનો લોટો નહીં કોઈની માળા ફેરવવાની બહુમુખી નહીં કોઈની માળા નહીં કોઈનો ગોપીચંદન નો પણ પાછું ખોવાયું નહી આની વસ્તુ બીજાની બેગમાંથી નીકળે આનું ધોતનું અહીંથી નીકળે આમ બે ચાર કલાક જાય ને બધું મળી જાય પણ બે ચાર કલાક યાત્રા ખોરમભે પડે મળી જાય બધા પછી તો થયું કે હવે બાપજી ને કઈ કેવું નથી બધું મળી ગયું બીજે દિવસે જાત્રા જ્યાં મુકામ કરે અને સવારે જ્યાં જાગે ત્યાં સૌની વસ્તુ આડાવડી થઈ ત્રણ દિવસ માં તો બધા ત્રાસી જેટલા ઠેકાણા લેવાના હતા ને જાત્રાના એ અટકી ગયા પાંચ પાંચ કલાક તો જાય ભીના ટુવાલ ને ધોતિયા બીજાની બેગો માંથી નીકળે પુખડીનો ડબલો અહીંયા હોય એ ઓડામાંથી નીકળે અને એનો ખાડેલો ડબ્બો અહીંથી નીકળે આવું બધું આડાવડું બહુ થઈ આમ કેમ કે એ પેલો હશે પેલો ગૂગલ ને જે અગરબત્તી દાખલા આપતો કે એનું આ કામ છે એકનાથજી બોલાયું એને પેલો આવ્યો કે ભાઈ મેં તને કીધું તું પણ મેં ચોરી ક્યાં કરીશ બાપજી ચોરી તો એને કેવાય કે એનું લઈ લીધું હોય મળતું ના હોય પણ મારો સ્વભાવ છે લેવાનો એટલે હું અહીંથી લઈને બે ચાર કલાક ગોતો છે વર્ષો થી હું મારે ઘરે લઈ જાઉં તો બરાબર પણ મને ટેવ છે કોઈ વસ્તુ લઈ લેવી એટલે હું અહીં લઈને અહીંયા મૂકી દઉં આ તો ચાલુ રહેશે એકનાથજી ને બધા કીધું કે આને એકલાને લઈ જાઓ તો એકલાન લઈ જવાનું જીઆ તમે આવશો મહાપાપ છે મહાપાપ ગુરુ પરિવાર તરફ કુદ્રષ્ટિ મહાપાપ જુગાર મહાપાપ અને પછી આ પાંચે નો સંગ કરે એ વળી પાછું મહાપાપ આવા મહાપાપ લક્ષણો ગ્રંથો આવ્યા છે ચોરી વસ્તુ સારી નથી પણ એમાંથી ઉપદેશ મળે એવું છે આ ચોર જ છે ને ચોરની જ વાત છે ને મહાછબી દેવી પિત્ત જને મહાછે દુનિયાની કોઈ પણ ઘટના આપણામાં વિવેકવૃત્તિ હોય તો આપણને ઉપદેશ જ આવે મુદ્રિકા ચોર છે જાનકીનું ચિત્ત વિક્ષિપ્ત થયું છે એ ચિત્તને પાછું ચોરી લેવા માટે રઘુનાથજી મુદ્રિકા રૂપી ચોર ને વૈરાગ્ય ભગવાન રામજીને ચોર કયા છે ને જન મન ચોર ભગવાને ચોર છે કૃષ્ણ ભગવાન ચોર હતા એમ નહી રામે ચોર છે શંકરે ચોર છે પણ વિકારો ભુવન ભાઈ ધર્મ મહાદેવ વિકારો નો ચોર છે વિકારો ચોરી લે આપણા માંથી ખેંચીને ધાડુ પાડે ખાતર પાડે જેમ દિવાલમાં કોઈ કાણું પાડે એમ આપણા હૈયા માં કાણા પાડીને વિકારો જાય આ બધા ચોર છે રઘુનાથજી સૌ કચ્છ નાથન મોહિતિ લોરાખેવું જન મન ચોરા તમે મનના ચોર કૃષ્ણ ચોર શિવ ચોર રામ ચોર પણ કુવૃત્તિઓ ના બધા ચોર જ છે કથાઓ બધી ચોરની જ છે પણ વિકૃતિઓ એક થયા ને મુસ્લિમ ધર્મમાં મહાત્મા હસન બહુ મોટું નામ રાબિયા ને હસન ને સુફીઓના ઇતિહાસમાં એની કથાઓ ગણી મને એક સંતે હું અવારનવાર કહું ને એક આપી છે આ બહુ સંત નહી રહે બહુ પ્રસંગ એસે લીખ કર આપને હાથસે લીખ કરે દે મેન્યાસ ઉપનિષદ છે એકસો આઠ ઉપનિષદ ઉપનિષદ સંન્યાસ ઉપનિષદમાં જે સંન્યાસ ના લક્ષણો એ મેં એનામાં બરાબર જોયેલા ઓહો હા યાદ કરવું છે આમ થાય કે વાહ તારી એક ને આમ આમ આમ આમ જેમ છોકરો કેમ એકડા ઘૂંટતો હોય કૃપાલુ કૃપા કે સંત સુભાવ કહો ગો એક સૂત્ર તુલસી ઉઠાવે તું આવું જીવું આવું જીવું અને ક્યારેક હું સાધુ થઈને જગતને દેખાડી દઉં કબહુંક હો શ્રી રઘુવીર કૃપાન ગહોગો પરિહરિદેહ જનિત ચિંતા દુઃખ સુખ સબ સમ બુદ્ધિ સહોગો આપણા સંન્યાસ ધર્મ ને ઉજાગર કરનારા સુખ આટલું મોટું હવે તાગળે ફાટે છે એમાં પોતાના હાથે બધા દ્રષ્ટાંતો નથી લાગે એનો હું ઉપયોગ કરી લઉં છું એની પ્રસાદી વાંચી દઉં છું દરેક ધર્મના એને લઈ લઈ કર્યું છે હસ્તલિખિત મહાત્મા હસન છેલ્લી અવસ્થા પ્રાણ જવાની તૈયારી શિષ્યો એને ઘેરી વળ્યા શિષ્ય અને બાકીના બધા શિષ્યોએ કીધું કે બાપજી હવે તમે જવાની તૈયારી છો અને જતા જતા કંઈક અંતિમ સંદેશ અમને આપતા જાઓનો કે તમે જગતમાંથી ક્યાં ક્યાંથી પ્રેરણા લીધી તમારો સાચો ગુરુ કોણ તમે અત્યાર સુધી અમને બતાવ્યું નથી અમને તો નક્કી છે કે તમે અમારા ગુરુ પણ તમારા ગુરુ કોણ એ બતાવો જેના પાસેથી તમને ખૂબ સંદેશ મળ્યો હોય બઉ બોલાતું નતું પછી બોલ પ્રયાસ કરીને કહ્યું કે ભાઈ હું કેટલા ગુરુના નામ આપું મારે ઘણા ગુરુ હતા તમારા માટે જતા જતા જે બે ત્રણ વસ્તુ કહો એ કોને ઉઠશે એ અમારા માટે બહુ જગત માટે બહુ જ ઉપકારક બનશે આપ કહો એ હસને કહ્યું એટલે મને આવ્યા એને કીધું કે મારો પહેલો ગુરુ ચોર હતો ચોર ગુરુ કે હા પછી એને માંડીને વાત કરી કે હું સાધના કરતો હતો એ પરમ ને પામવા માટે હું બંદગી કરતો હતો પણ મને ક્યાંય કઈ મળતું નતું પછી એક દિવસ રાત્રિ ખૂબ થાકી ગયેલો અને કોઈ જગ્યાએ મને રહેવાની જગ્યા નહીં ધર્મશાળાઓ બંધ થઈ ગઈ કોઈ ક્યાંય વરસાદ પડતો હતો એવી પરિસ્થિતિ એમાં એક ઘરનો દરવાજો ખુલ્લો હતો રાતના લગભગ એક બે વાગે પછી હિંમત કરીને દરવાજામાં હું ગયો હવે જે દરવાજામાં હું ગયો એ દરવાજાનો ગૃહ એ ઘર ગૃહપતિ એ ઘરનો માણસ એ બહાર નીકળતો હતો મારે અંદર જોયું દરવાજામાં ભેટો થઈ ગયો પેલા પધારો પધારો ભોલે ભાઈ મને લોકો હસન કહે છે મહાત્મા હસન છે મહાત્મા હું ખુબ થાક્યો છું ને મારે અહીંયા રાત રોકાવું છે તમે રોકાવો પણ એક ચોખવટ કરી દઉં કે મારે ઘરે કોઈ આવવા રાજી નથી અને હું કોઈને ઘરે જાઉં એમાં કોઈ રાજી નથી કારણ કે હું આ નગરીનો એક નંબર ચોર છું મારે ઘરે આવવામાં કોઈ રાજી નહી અને હું કોઈને ઘરે જાઉં એમાં કોઈ રાજી નહી આપું ઘર છે પણ હું અત્યારે બાર જાઉં છું કેમ કે હું ચોરી કરવા જાઉં મારો રોજ નિયમ છે તમારા જેમ સાધના નિયમ મારે આ નિયમ બે વાગે નીકળી જાઉં અને ચાર સાડા ચાર આવી જાઉં આરામ કરો આમ રસોડા ખાવા પીવાનું પીડ્યું હશે તમને અનુકૂળ થાય એવું તમે ખાઈ લેજો સુઈ જાઓ હું ચાર સાડા આવીશ મારે રોકાવું છે આટલી નિખાલસતા આવી જે આત્મ નિવેદન કરવાની જે હિંમત તમારું પોતાના શિષ્યોને કહે કે હું ત્યાં સુતો પણ મને ઊંઘ ના આવી કે આ માણસ કેવો ગણાય વિચિત્ર છે આવું ખુલ્લું કેનાર એ આવ્યો એ પાછો આવી મહારાજજી સુતા નહી તમે સુતો નથી તું ક્યાં હું જઈ આવ્યો પણ કાંઈ આજ મળ્યું નથી હવે તમે સુઈ જાઓ હું સુઈ જાઉં કાલે જોઈશું અને કઈ થયું નથી સુઈ ગયો બાઈ ગયા હવે બીજો દિવસ થયો બીજે દિવસ રાતે એક વાગ્યો એટલે કીધું લો હું જઈ હું ગાવે સુઈ જાજો બીજે દિવસે બીજે દિવસે પાછો આવ્યો કેમ એ મળ્યું નહી ત્રીજે દિવસે પાછો આવ્યો કઈ મળ્યું નહી પોતાના શિષ્યોને કહ્યું કે મેં એ ચોર ને પૂછ્યું કે તું રોજ જાય પાછો આવે છતાં નિરાશા કેમ નથી થતી કે હજી ઘણી જિંદગી એમાં નિરાશા કઈક તો મળશે એટલે હું નિરાશ નથી થતો રોજ પ્રયાસ કરું આની પાસેથી મેં ગુરુ લીધો કે હરિ આજ ના મળે તો કાલ મળશે કાલ નહીં મળે તો પરમ દિવસે મળશે એક ચોર જો ભરોસો હોય તો હું ભરોસો કેમ ના રાખું એક સામાન્ય ચોરી માટે જો આટલો ભરોસો તો આ તો પરમને પ્રાપ્ત કરવું એમાં જો હિંમત ગુમાવું આ ચોર મારો એક નંબર ગુરુ આવું હસને કીધું છે એવા અર્થમાં ચોર ઉપદેશક બને પછી તો એ ઘણો લાંબો એનો ઇતિહાસ બીજો મારો ગુરુ એક છોકરો હતો હાથમાં દીવો લઈને જતો હતો મેં એને પૂછ્યું કે આ તું દીવો ક્યાંથી લાવ્યો મારે ક્યાંક પાઠ કરવો છે દીવાની જરૂર છે દીવો ક્યાંથી લાવ્યો તો છોકરા મારી સાથે રમત કરી શરારત કરવામાં મશ્કરી કરવામાં દીવા ને ફૂંકવાની ઓલવી ના ઓલવીને મને કીધું હું ક્યાંથી લાવ્યો એ પછી કહું પણ આ ઓલાઈ દીવો ગયો ક્યાં એ તું પેલું કે આવ્યો ક્યાંથી એ તો તને ખબર નતી પણ ઓલાણો તારી રૂબરૂમાં એટલે બાબા તું બતાવો ક્યાં ગયો મેં એ બાળકના પગ પકડ્યા કે તું મારો બીજો ગુરુ કારણ કે આ ક્યાંથી આવે છે અને ત્રીજા ગુરુ નું નામ લઈ એ માણસ સદાન માટે પહોંચી ગયો આ મેહાસ ત્રીજો ગુરુ મારો એક કુત્ર હતો એ દત્તાત્રે જ હોવો જોઈએ એ કુત્ર ગુરુ દત્ત હોય બીજા કોઈ કૂતરો મારો ગુરુ હતો કેમ કે હું નદી કિનારે બેઠો હતો અને કૂતરો પાણી પીતો હતો એ પાણી પીવા નદીમાં ગયો એટલે એનું મોઢું દેખાયું આમ થોડુંક પ્રવાહ ચાલુ એટલે સ્પષ્ટ તો ન દેખાય પણ થોડુંક મોઢું દેખાયું મોઢું દેખાયું એટલે કૂતરો ભસે એને એમ કે પાણીમાં કુક બીજો છે કૂતરો પાછો પાણીમાં ડોકાય એટલે કૂતરો દેખાય એટલે એને એમ કે આમાં કુક મારો પ્રતિસ્પર્ધી છે એટલે એ ભસે ભસન કહે જોતો હતો કૂતરાને ક્યારે એટલે કૂદકો મારી દઈએ તો આ બધા ખંડ ખંડ વિખાઈ જાય અને અખંડતા આ બધા પ્રતિબિંબો નાશ થાય આમ મને કૂતરા પાસેથી ગુરુ બોધ મળ્યો તો હસન જિંદગીમાં એક ચોર ગુરુ બન્યો એવો ઉલ્લેખ मैं इस संतनी डायरी में वहाँची मुद्रिका चोर छे श्री हनुमान जी ने कहू पड़ू नहीं सतम न कह राम भक्त छे પણ એને એમ લાગ્યું કે અનુસંધાન ચૂકી છે બળવાના વિચારો કરે છે આ લંકા નો રાવણ એને જરાક વિક્ષિપ્ત કરી ગયો છે જગદંબા છે એટલે હનુમાનજીના શબ્દો કેવા પડ્યા હું રામદૂત છું મુદ્રિકા લાવનારો હું છું આ બે વખત મે મેં જે કરવું પડ્યું એ અનિવાર્ય હતું એટલા માટે करूं ना। करूं सत्य म रूप छु एम कई हनुमान जी पुता ने व्यक्त करे छे રામની કથા નવ દિવસથી આપણે સાંભળી રહ્યા છીએ વિચાર્યું ભગવાન મહાદેવ નો વિવાહ થયો સંતોએ જે અર્થ કર્યો એ મેં આપને કહ્યું એને દોહરાવું કે શિવ અને પાર્વતી એ શ્રદ્ધા અને વિશ્વાસ આપણા જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ મળે શિવ અને પાર્વતી સ્થૂળ રૂપમાં એનું વર્ણન કરીએ તો કાર્તિક સ્વામી જન્મે પણ સિદ્ધાંતના રૂપમાં તત્વના રૂપમાં આપણા જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન થાય તો જ સાચા અર્થમાં રામનું પ્રાગટ્ય થાય આપણે વિશ્રામ જોઈતો હોય આરામ જોઈતો હોય તો શ્રદ્ધા અને વિશ્વાસ બંનેનું અખંડ દાંપત્ય જરૂરી છે એ સિદ્ધ કરવા માટે શિવ વિવાહનું ચરિત્ર રામકથામાં પહેરું મૂક્યું रघुनाथ कथा कहता है संकेत कर सहज सुखासन एटिति आप सुख शरीर स्थिर रहेन નથી ગણ્યું પણ સુખ આપણું સ્થિર રહે એવી સ્થિતિમાં ભગવાન શંકર સહજ બેઠા ગોસ્વામીજીએ વર્ણન કર્યું કૃપા તરુણ sam sarama nakhuti maga sarama hriday tamaha nam nakh भगवान महादेव, पताना हाथे आसन सहज हादेव बिज विवामी छबी ना दर्शन लगे छे, जटा कर सोह भगवान की सुंदर छबी दर्शन करब्दों द्वारा आ छबी ने मार व्यास गादी जे कि हमें भगवान ने कथा ना जेरा जे જે છે બધા જરૂરી નથી જતા એટલે આપણા મસ્તક ઉપર જે જન્મ જનમ ની જંજાળો ની જટા છે અને જે આ મોઘા જેવી થઈ ગઈ છે એને બદલે શ્રિંગાર જેવી બને કે પ્રભુએ મને જે સુખ દુઃખ આપ્યા છે એને હું પ્રસાદ માની ભાર બનાવું એને શ્રંગાર બનાવું આપણી બધી ઉપાધિ નીકળે છે ચિંતા નીકળે શંકરની જતામાંથી ગંગા નીકળે વસ્તુ રામકથા ભાગવત કથા ભાગવત ચરિત્રના ગાયકોનું મસ્તિષ્ક એની બૌદ્ધિકતા ભક્તિ પ્રધાન હોવી જોઈએ ગંગા એટલે ભક્તિ રામ ભગતી yahana sur sarithara sarasya bramha dichara prachara sarasya bramha જેવા હોવા જોઈએ એના બે અર્થ વિશાળ અને અસંગ જેમ કમળ અસંગ છે વક્તાનું દ્રષ્ટિકોણ વક્તાનું દ્રષ્ટિ તટસ્થ અને અસંગ હોય પક્ષપાતી અને પૂર્વગ્રહી વક્તા હોય કમ ચાલતી મહાદેવ ની વિચારધારા એટલે કેટલી વિશાળ એ તો આપણે માનીએ કે અમે અમે આ કોમ અમે આ કોમ શંકર ને ખબર નથી એ તો એમ જ માને છે કે એક પિતા કઈ બિપુલ કુમારા ઓ પૃથક ગુણ રામ કૃષ્ણ શિવ બધાને એક જ ખબર છે કે જોઈએ ભગવાન શંકરના ગળામાં વીસ છે પ્યાલા ઝેર હોય તો આમ આપણે કરીએ તો ઝેર જ નીકળે દૂધ હોય તો દૂધ નીકળે એમ જેના કંઠમાં ઝેર હોય તો એ બોલે તો પછી ઝેર જ નીકળવું જોઈએ પણ કેવું કરામ અમૃત અદભુત નહીંતર અહીંથી બોલે ત્યારે ઝેર નીકળવું જોઈએ પણ બોલે ત્યારે હર સુધાર બધા જ રસો નું દર્શન પાર્વતી આવશે એને આદર આપશે શ્રીંગાર દર્શ યશ્યામ કહી ચાર ભૂ દર્શાવ દેવા પદા શૃંગાર રસ ભવાની આવે આદર આપી અને બાજુમાં શૃંગાર રસ છે ंगा वहूपण अद्भुत रस कंठमा कंठ मन बोले अमृत एम कथाकार ने वक्ताओ लोग બદનામી આપશે આલોચના કરશે પણ એને જગત ને અમૃત જ આપવાનું કોઈ દિવસે શ્રવણ મંગલમ શ્રીમદા ભૂવિ ગૃહંતીતે જનાહ ભક્તો વક્તાઓ એમ જ આ સૂત્ર ગીતાનું યાદ રાખવાનું ગુણા ગુણેશું વર્તંતે સમાજ વિષ આપે એને જગતને અમૃત જ આપવાનું એ શિવ શિવ સ્વભાવ જટા लावण्य निधि लावण्य नो निधि दर्शनी, वक्ता लावण्य निधि दर्शनीय रूड़ो लागे सौह बाग विधु भाग महादेव न भाल बाल चंद्र शोभे वक्ता भाल तेजस्वी है તપાવે એવું ન પ્રકાશ આપે પણ હું પૂર્ણ નથી હજી તો બીજનો ચંદ્ર છું મારે તો રોજ વધવાનું રોજ વધવાનું આ ભાવ સદૈવ રાખવાનો આવી રીતનું સ્વરૂપ મહાદેવનું બતાવ્યું આ यास गादी व्यासादी करें ज्यादा में बताया शिव जी बैठा है पार्वती ने थू का आज रूड़ो अवसर ગઈ શંભો રહી ગઈ શંભો ગઈ શંભો કહી પાર્વતી ને થયું કે મારે આંગણે આજે જોઈને આદર આપ્યો આવકાર આપ્યો ડાબી બાજુ આસન આપ્યું બિરાજ આ છે આદિ અનાદિ ભારતના ઋષિ મુનિઓ આપેલું સ્ત્રીઓને સન્માન શિવ સન્માન આપે જીવોનું પણ કર્તવ્ય છે નારીને સન્માન આપો આપણા ઋષિ મુનિઓ કહ્યું છે જે ઘરમાં નારીનું અપમાન થાય ત્યાં દેવતાઓ રેસાઈ જાય દેવતાઓ ત્યાંથી રવાના થાય કેટલો આદર મહાદેવે પોતાના ધર્મપત્ની પાર્વતી ને બાજુએ આસન હું ઋષિકેશ માં કથા કરતો હતો પછી સાંજના ગંગાના કિનારે ગયો એક કઈક ઉદઘાટન હતું ગંગાજી ની પછી એટલે થોડોક વેનો નીકળી ગયો કે જઈએ આપણે સાત વાગે આરતી જઈશું ત્યાં જઈ એક જગ્યાએ સાત આઠ ટ્રેનો બેઠેલી ને એક કથા કરતો હતો મેં કીધું એ તો બહુ સરસ આપણે દૂર બેસીને સાંભળવા બેસી જઈએ પછી એમ સાંભળવા બરાબર આ પ્રશ્ન અને એને શું અર્થો કયા મેં પેલી વાર સાંભળ્યું હૃદય છે સ્ત્રીને દેશના ઋષિઓ હૃદયની જગ્યા આપે છે નારીનું સન્માન હૃદયનું છે એટલે આપણે વામાંગ એને ડાબી બાજુએ આ કેટલું મોટું ગૌરવ હૃદય ને થાય ને જે માણસ મરે એમ જે દિવસે સ્ત્રી સમાજ નું અપમાન થાય તે દિવસે સમાજ મરે એટલે મહિલાઓનું માતૃ શરીરનું સન્માન થવું જોઈએ બધાની પોતપોતાની મર્યાદાઓ બધા માટે રેખાઓ નિર્માણ કરેલી છે ઋષિ મુનિઓ આ આ વસ્તુને પ્રતિમા કરે વામ દાબી બાજુ એ પાર્વતી ને બેસાડ્યા છે એ ભવાની બહુ જ પ્રસન્ન શિવજીને પ્રસન્ન જોઈ અને કહ્યું કે મહારાજ આજ આપ ખૂબ જ પ્રસન્ન છો મને એમ લાગે છે નીચે જેનું ઘર હોય એને ગરીબાઈ હોય શિવજી એ કહ્યું આ સવાલ નો જવાબ તો કોઈ કોઈ પણ આપી શકે આ પ્રશ્ન શું પૂછ્યો હોય જ નહીં કલ્પ નીચે જેને ઘર એને કોઈ દરિદ્રતા હોય મતલબ તમે શું પૂછવા માંગો કે કલ્પ તરુ ની જેમ દારિદ્ર ના હોય તમારો આશ્રય કરનાર સંદેહો ન રહેવા જોઈએ સમાધાન થવું જોઈએ નીચે રહીને જો દારિદ્ર ભોગવવું પડે તો કાં કલ્પતરુ કલ્પતરું નથી અને કા નીચે વિશ્રામ લેનારને કલ્પતરુ મહિમાનો ખ્યાલ નથી જાવન સુર તરુ તર મને રામના ચરિત્ર ઉપર રામ ના સ્વરૂપ ઉપર જે લીલા ઉપર શંકા થઈ અને મેં સીતાનો વેશ લઈને પરીક્ષા કરવાની ગણી કરી એમાં હું ફસાણી ખોટું બોલી અથવા તો છુપાયું તમે મારો ત્યાગ કર્યો પ્રાપ્ત કરી પ્રશ્ન આટલો જ છે મહારાજો સુચરિત મહિમા સુનુ જોઈએ બ્રહ્મ હોય તો રાજકુમાર કેમ રાજકુમાર હોય તો બ્રહ્મ કેમ મનુષ્ય બેના એમ તમે સિદ્ધ કરો તો એને આવી લીલા સુકામ કરી જેનું ચરિત્ર અને મહિમા જોઈને મારી બુદ્ધિ ભ્રમિત થઈ તો સામાન્ય માણસ ની શું ગતિ માટે પ્રભુ આપ મને એની કથા કહો જો એ બ્રહ્મ જ અવતાર લીધો હોય તો એના અવતાર ના કારણો બતાવો એની બાળલીલા ની ચર્ચા કરો એના વિવાહ કેમ થયા એક હો વનમાં સ્વીકાન અને રાવણ કઈ